કોટ જવાનો ધંધો આવું પે આ વાત સત મને કલ્યાણ રસ્તો બતાવતા જેવો કોઈ મળી ગયો કન્યાનો રસ્તો બતાવતા આ તો બધા સંતો છું એની જે એટલે એવું કોઈ મરી જાય અને મારું ભાવના ખુબ કરી અને હું તો છું જ ભાવના નહીં કરી ભેગા થતા સમજાય તું ને પીવાની તમારે છે સારી ના પેલા દાદા ચા પાય છે એવું ના થઈ શું દાદા બઉ સારા મળશે તો હું જાણું છું શું કરે બઉ સારા માણસ છે એ હું જાણું ભગવાન શક્તિ એ આમાં બધા સાધનો રાખે છે ખરા જેટલું પૂન હોય પાંચવાનું એ પૂન એમાં વપરા જથ્થો વાત સમજી ગયા બધી હા ભાઈ સમજી ગયા પુનઃ જ હતોંદગી થાય અને મરી ગયો પછી આ જે ચોપડા હિસાબ છે ને એનું સરવે નીકળે કુદરતી રીતે સરવે નીકળે બરોબર પૂર્ણ કરો સારા સંસ્કારી શું કરે પોતું પાપ હોય શું કહે ઓછું પાપ એસી ટકા પૂર્ણ પાપ ને પુણ્ય માટે આપણને પૂછવામાં આવે કે આ રકમ તમારી સામે ખર્ચી છે ના ગમતાનું શું કરવાનું છે તે પૂછવાનું છે પાપનું મળવાનું છે પૈસા ખર્ચ રાખે સીતે વાપરા છે એ રીતે વિચાર કરો એ સારું હું સારું જન્મ તો થવાનો એટલે પેલા મા જરૂર પડશે તમે વિચારો એકદમ પેરું રખાવેહ પદ્ધતિ નો દેહ પ્રાપ્ત થાય અને જ્યાં અપમાનો બહુ લાવે માલભાઈ ભાઈ એવો દેહ પ્રાપ્ત થાય શું કહે બેતાલી જાય બાદ કરતા રહેજો બાદ કરતા હજી ફરી બીજી વખત મા બાપ મા બાપ કેવા જોશે માય ગઈ છે ચાલશે ઓછું પૂર વપરાશે વધુ વપરાય છે એકાદ ગાડી હોય તો સારી મકાન સારું છે મિત્રો બોલાવી ને તે લાવું બેઠકો આઠ હજાર છોકરા તરીકે રમવાનું ભણવા જવાનું પડશે ઓછું ઓછું ચાલશે તમે ભરતણ આપણે સાધડ આપજો ને પછી ગણતર મારું કામ છે એમનું પુન્ય જરૂર નથી ભણતર એટલે એમનો બે હજાર રૂપિયા બરોબર મેથી ઘડી ભણ્યા નાપાસ થાય છે શું કરશો એકલો એનો વાંધો નઈ મારે તો પણ લગ્ન ના ટાઈમ થશે તાર શું કરશો લગાવે કરવું પડશે આવું જોઈશે તેવું એ હિસાબ લગ્ન આપડા થયા અને અમે એ લાગ્યા છે કે આ તો સારામાં થઈ ને તમે બગલામાં ચાલો કે અરે છે ને ધંધામાં પૈસા રોક્યા ખા તમે ઉતા લઈ લઈને એવું કરીએ મને તમે તો રાખશો બંગલામાં બંગલા લઈશ તો મને વધો નથી તો મને બંગલામાં રાખ્યો ને તમારે ગમશે નહીં મને બોધો લાગ્યા કરતા હા કે ભા પડ્યા બાધા એક પલંગ રાખવાની જરૂર છે આપણી વેલ્યુ શું થાય મારી તમારી વેલ્યુ બહુ ઘણી સારી છે મારી વેલ્યુ ઓછી છે પણ મારા આજુબાજુમાં છે અડચણ આવે ને ત્યારે મને અહી આ રૂમ માં આવજો તો અહી સુઈ રહેજો અમારી જોડે શું મને અડચણ નહિ આવે કે હું પગલું એવું ભરું છું કે પસ્તાવો ના થાય એવું પગલું ભરું એક વાર પસ્તાવો થઈ ગયો કોઈ પસ્તાવળી શું કે આવું ફોન બધું વપરાતું વપરાતું તો ચંદ્રકાશ કે છે દાદા બિલ છે ઓ છે બંગલા છે એમને કેમ મફત માંગ્યા તમારા બધા તમે કેમ બધા સારી જગા તમે બધા સંજોગો સારા ભેગા હતા અમારે એમાં છૂટું ભલે તારું સિત્તેર ટકા પૂર ન હતું મારું સિત્તેર ટકા હતું પણ ત્યાં તો શું પૂર માં શું શું લખાયું લોકો ફાતર બધા કે દ્વારા કિંમત શું મિલ માલિક મિલ માલિક બચવી દો થાય પણ મને આમ બધું બધું ટાઈમ પણ બીજું બધું મારે લેવા દેવા નહીં કહ્યું મેપ મારે માં ઉત્તમ જોઈએ શું એટલે હું સમજુ કે માં ઉત્તમ છે તો આજુબાજુ સરકાર સારું જેવું હોય એવું પણ મારે બીજું નહીં ઓછું બાપ બાપ બધું ભાઈઓ મા એ માગેલું છે મારું બાપ મારી દાદા સવારે છક બે હાજર વધારે મારી મારું ચરણ પછી બીજી અવતારે એવું જ ગમે પછી આપડે જેવું લખાવ્યું હતું ને પાંચ દિવાર એવું ગમે પછી આપડે કઈ બાપ કે છે કેમનું જ લાગે છે છોકરા નો બાપ કે કેમનું તમને લાગ્યું કે બરોબર છે કે બરોબર પછી ભાઈ બંધ જો સરકાર ના જયંતી હંજયું કુસુમ હારી લેતી મળે કુસુમ ને સ્ત્રી હશે કે નઈ મને અજા ભવો બૌ આ ધણી મને મળજો કઉસે હિન્દુસ્તાન કોઈ હશે કે નહીં પડે તો એને શું નક્કી કર્યું જોઈશું શું નક્કી કર્યું છે એને શું નક્કી અધ છોરીઓ ફૂન વપરાતું વાપરજો ના વાપરા ના વાપરશો થીરાબાઈ જે માગ્યું ખરું કહેવાય મારી ઈચ્છા છે બાવે એમ ટુકું એક લડકા હો જાય ગયા કે થયા એ જતા એ કે જતા વાત પછી બાબો બધા દેવા છે ના બોલાય કોઈ અવતારો છોકરો જન્મે જ નઈ તિરજકાર ભાઈ બોલે ચાલે એવું નથી એવું મને લાગે રહ્યું પછી વાવ ના જે માગી હોય વધે ને ત્યાં બને વધે ને બોલા શું થયું શીખવાકા નાખ્યો રહ્યા તેનું કઈ કું કરવું છે આત્મધર્મ અરે આ સમજો બેન માં પ્રાપ્ત થાય બધી દાદા મારે ગાડી છે રેડિયો રેડિયો જોશે જોશે હજુ દસ હજાર છે ખસે નીકળ્યો હોય એથી બે બી જયારે ઘર હોય ઓ ત્યાંથી નીકળો ગાડી માં કેવું પૂછાય ને પૂરો પ્રવાહ જોયે ને કેવું જ્ઞાન પ્રક થયું બધા લોકો મારે કડિયાળ બધે ના બા ઘડિયાળ બધા તો પહેરત છે હું કયો ના પહેરવી ગાડીઓ ઓછી થઈ જાય મારે હમણાં કરજે ખાવાનું વાપરા નઈ તીરાબા વાપરે હું ખબર હીરા એટલે ચંદ્રગઢ હમઝભાઈ ગયા બધું રહેલી ગોઠવું નીરા તે ઊંઘી છે કોઈ ઘરમાં ઊંઘ કોઈને ના આવતી હોય તે ઊંઘી ગયો ગી વાગે આજે સર રાખી પકડેડી વાગે રાત માં સાંભળે ને હવા માં પડે કે આપડે એમાં ધન્યવાદ આપીએ ઉપકાર માન વાળી ખરાબ ત્રણ વાગ્યા ક્યાં કે આપડે ક્યાંય કરે રાતે જ ત્રણ વાગ્યા આપડે હું હું રોગો ખાલી તારો ફોન આવ્યો કલ્યાણ ધંધાય એવો લાગે તો આખા જરૂર જ પડી જાય મારે નાખે બધા કઈ ન રાખે એવું બને તો પછી મારી રૂમ માં રાખે હોય ફોન ઉપર જેની વાત આવે ને બધાને કહેજો કે રાતે સ્થિતિ સારી રહેતી નથી તબિયતની અનુકૂળતા નથી મને રાતે ફોન કરવાનું બંધ રાખજો એ મારી વિનંતી છે એ બી મારી વિનંતી છે કે રાતે ફોન કઈ કરવો હોય તો મનમાં નક્કી કર્યું બહુ ઉતાવળ હોય તો મન એમાં નક્કી કર્યું ખબર મૂકાય છે મારી પાસે એટલે તો શા વાપરાય કે હા આપડે છે એવી કર્યું ભાઈ બધા કીસના રે પૈસા ના ગમતું કરે પેલા સિત્તેર ટકા ગમતા સંજોગો ના ગમતા નથી ના ગમ પૂર વપરાયું હોય એમાં પૈસા વપરાય એવું મળી એટલે સંજોગ એવો છે ના ગમતા વપરાય કે ગમતા એટલે ગમતા સમજાય એવું છે કેટલા વાગ્યા છે આવું કેવાય છે Ahora, mira acá. ¿Qué? ¿No? ¿No? Ya la. Ya. Mira de la. આપડે જગત કલ્યાણ ની ભાવના છે જગત કલ્યાણ કેટલું વપરાયના એકલી હોય જીવન ની અંદર આ ભાવના ફર્ષ એમાં તમારું પૈત બરાબર કે જગત કલ્યાણ ભાવના બાય આપતા વાણી માં એજ ભાવના બધું જ મળી રહે વગર માગે મેલું સમજી ગયા નઈ એનું કઈ જાય બીજું બધું વાપરવાઈ દેવું લાકડા વાપરજ ચંદન લાકડા વાપરવા સુગંધિત હતા પરમાણુ એ ચંદન વાપરજી કયા વગાઈ રાખજો જે થવાનું છે બરાબર એટલે આપણે આ જગત કર આપણે તો સારું છે આપણે જે કોઈ આતના ગાલે બરાબર બગડે જ જ જ બાકી ડાલું ઉરરાયા તસૈ ન થલું તમને મળવા આવી મારાથી ઓકરી જ ના આવે ને મારા દાદાને કિરણજી યાદ પછી વધારે ગોડા મારે પછી વધારે ગોડા મારે ઘોડતા હોય તો આપડે બોલો ને આવું કેમ કઉ્યા છે ભાનુ છે એ લોકો એવું ક્યાંથી કાયદો હવે છે આપડે તરુલ બોલીએ બોલાવી બરાબર પછી ભૂખલા કીધું આવા ને પીવા માંગેતા કે પછી અરે મને અંદર યુ ગાએ અરે ઓ ધ્યાન થોડી દે એ પડ્યા છે કે લે વાત કરે ને બે જાય જોઈએ દે તો મારી ઊઠી ગયા તો મને આડી કઈ ના કે લઈ ગરીએ આરા આરા બોલા હા હા સરસ સરસ બોલ દે છોડી તો પછી ભાભી કે છે યાર અરે આવ્યું છું તું કીધું આપડે જાય <esta> <sharpia> <laughs> <My. laughs> <laughs> <And. sharpia> Zicou. Coligtidelka интер introducescaват, Sma hai? S increasingly, every student entersca. There is many panels, only teachers This board is very detailed, only one. Motive leads when you say gala framework, Geleg proverb શિલેશ ની મારી ભાઈ બધી દાદા કેવી ખાતે છે બધા ત કોના ગુરો કોના પૂછ્યું જમોવાય પૂછે દો કોનો કે다가ને પૂછવાનું કે અંગૂઠો તો કોનો અંગૂઠો અને કયો અંગૂઠો મતલબ કે દબાવું પડે દબાવું પડે બા દાદા ભાઈ અમે તો ખાલી પગે લાગવા દાદા અમે તો ખાલી પગે લાગવા આવેલા પેલા દાદા બાવા ને જોયો મંગળદાસ ને જોયો છો નઈ લા છોડે હું દાવા બોલે સારું ખાવાનું બરાબર જવાથી બહાર નીકળ્યા પછી બહાર બહાર નીકળીને આપડે માટે ખોટું નથી બિજાર કરતા યાર દાજા મળી જાય મળું એમ જઈ ગયું જે ખોરું છું એ કેટલો ઘર્યો હશે ઘરડા ને એ તો જવાનું આલો na Jai Jai ki જય સારા જય સચિદાન સપના થી આવો બધું કરી જય સચીરા સુખબા જ રમતા હતા સર એમ જ જય જય જય જતી રામ અત્યારે પણ શું કરે ધ્યાન પડે શું શું બધું ને ખબર પડતી દાદા એમ તો આ લોકો ના જાણીએ જ છે ને કેસે હા હમણાં તો ચેન ના પડે દરબાર દરબાર દરબાર મેં અન મલે બાકી તાર ગાય આખો સળવળવાડે વાર જઈ મેં આ એસે દે ગયા બુરી દાતા ફફડસ ન ફફડ સા જાતા રાડા મે દો લામ ના દાતા બર છે અમારો પેલા ફફડ સા જાતા દરબાર બેન ને લાગણી થઈ ગઈ દાદા નું બોલાવીએ લોકો એ બેન બધા પાણીમાં એટલે હું તો ટાઈમ કમું છું કે બધા આગળ કરતા દાદા પછી બીજા આગળ જો હેટ ઓફ કરવાની તો એ કરવાની છે આપડે કારણ કે એ લોકો તો બધા પામ્યા એટલે તો ભૂલાયું છે ભાવો ભૂલે નહીં ભાવ